વૈશાખ સુધી પડવા ને દિવસ સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાતર ના દરબાર માંથી ઘોડીએ ચડી ને શ્રી લક્ષ્મી વાડીઓ પધાર્યા હતા અને પરમારિભક્ત પ્રત્યે પ્રશ્ન કર્યો છે આ જીવને કલ્યાણ નું અસાધારણ સાધન છે શું છે પ્રવર્તે કલ્યાણ થાય उत्तर करीजी महाराज बोलया कल्याण ना પુરુષોત્તમ ભગવાન સહિત જે ભગવાન ની ભક્તિ કરવી અને તેવી ભક્તિ એ યુક્ત જે સાધુ તેનો સંગ કરવો એ કલ્યાણ અસાધારણ સાધન છે અને એમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબંધ કરતા નથી એ તે ગુણે કરીને થાય છે જેમ કોઈ કોઈમાં અન્ન આપી આપીને જીવાડ્યો હોય હેઠ થાય એવી રીતે ગુણ કર્યો હોય તેની ઉપર હેઠળ પાપ કરે તો પણ તેને દોષ ના લાગે એવો એને ગુણ બતાવીને ભગવાનની મૂર્તિના આકાર નું ખંડન કરી નાખે ત્યારે એને એ મોટું વિઘ્ન થયું ભગવાન ની મૂર્તિ માંથી પડી ગયો છે એટલે વાર્તા કરીને શ્રીજી મહારાજ પાછા દરબાર દાદા કાચર ના દરબારમાં પધાર્યા ને ઉગમના દ્વાર ના ઓરડા ની ઓજરી ઉપર બેસી ને એમ વાર્તા કરી છે ભગવાન છે ભગવાન ની પ્રાપ્તિ એ કલ્યાણ છે હવે જેને ભેરું થયું એને ઓળખવા તો એ ભગવાન ને આવી રીતે જેને ઓળખ્યા હોય એનો સમજ્યો હોય તો એ ભગવાન ઓળખાય શાસ્ત્ર નો કઈ નો ઓળખાય હોય એવું ચોપડીઓ મૂકી રાખો અને છોકરા ભાઈ ને ઘરમાં કોઈ ભાઈ ભણાય આગળ દીવાનો હતા એના છોકરા માસ્તર પાસે ભણતા હો પ્રધાનો ના છોકરા માણસ પાસે ભણે એના છોકરા પાસે ભણતા હો પ્રધાનો ના છોકરા માણસ પાસે ભણે ભગવાને એમ કીધું સો અને કોલસા વાળા ની દુકાને જાય પણ એ કોણ કે સંત સમાગમે એટલું બોલો ને ને હું જણાવી છું મારું ગુમા તો પુષ્કળ અને આ તો મનુષ્યા નામ સહસો કશિત સિદ્ધા મધુ સિદ્ધા નામ કશિત મન વ્યક્તિ તત્વ હવે એને આપણે લાગત લઈ લઈએ વ્યવસાયત્મિકા બુદ્ધિ બહુ શાખા એ બુદ્ધયો વ્યવસાય વ્યવસાયાત્મિકા બુદ્ધિ વ્યવસાયાત્મિકાષ્ચા વ્યવસાય પ્રવૃત્તિ વ્યવસાય પ્રવૃત્તિ નથી આ તમે એક જ ભાવ માં હોય એનું પલટો નથી કરતો વ્યવસાય આત્મિકા બુદ્ધિ એ કઈ ગુરુ માનતા નથી એનું કાયમ એક જ એવું કરે તો એ વ્યવસાય આત્મિકા બુદ્ધિ કહેવાય અને દાળી ઉગિબા ઠેકરો મારે તો ઠેકરો મારે ગરીબાઈ ઠેકરો મારે ત્યાં ભગવાન ને એક જાડું ઉમેર્યું નિશ્ચય થાય શ્રી કૃષ્ણ અર્જુન ને માથું ભલાવી ની વાત કરે છે હવે અર્જુન આવી એક સુંદર વાન છે અને ભૂલી નંદરું તો એ તાજા છે હોય એટલે જગત તો ભૂલેલી છે જગત છૂટી ને આ રસ્તે હાલી જઈ પછી ભૂલેલા જ છે પછી પણ પાછું ભૂલો ને આવવું ને બગીચામાં પૂજ માંથી નીકળ્યા પૂજ માંથી પેલો પહેરો માણસ પોતાના કલ્યાણ નથી આખા ફરી આવો કલ્યાણ ને માટે મહેનત કરનારા બહુ માણસ ની કરોસ્થા કરવી પ્રાણાયામ કરવા છે અને આમાં નિશ્ચયાત્મકાય તમારા ધંધો કરો નિશ્ચિયાત્મક થઈ જાય હવે આમાં તો થાય પણ તમારું થઈ જાય પણ એને કરનારો કોણ સોની નો દીકરો આ જગત ના તપશ્ચર્યા જ્ઞાન વૈરાગ આ બધા જે ગણાય ને જગત એમાંથી ગાળો કાઢવામાં આવે છે નહી તપ કરીએ તો આપણને તપાસ કહ્યું માલી પા જરૂર કરફો દેખાય માલિપા નફો દેખાય સૌની ને સૌનું લેવા તો આનંદ લેવા આવે તો શાસ્ત્રો કેટા હા ભલે બધા ઘર છોડીને બેઠા છે પણ મારી દ્રષ્ટિ એ કોઈ દીઓ કરો! ન અમારે માટે સવાલ નથી અમારે માટે પ્રતિ દિશા નો કોઈ સવાલ જ નથી ચાલુ પડે કોઈ જરૂર અને નિશ્ચય કરવો જ પડે સોની નું દુકાન માનવી હશે તો સોના ને ઓળખવું જ પડશે તમે ચાંદી ને ઓળખી ને સોના ને ન ઓળખ્યું અને હુન એનો વેપાર કરવો એના મોટા મોટા વેપારીઓ ગીર ના જંગલ માં છે પણ ખરીદવા જાવી ભાઈ હશે ના છે કોઈ ચલાવ્યા ના અરે લાકડા પણ ક્યાં લાકડા ના એમ પૂછો તમે જયારે એમાં આગ નું કયું એટલે કોઈ આવે નહી થોડા પણ જાણતો આજે પ્રાય કારણ કે આગ ગરીબ માં થઈ જાય તકે નહી ટકે નહીં બે કામ જ્યા થાય ખબર છે તમારી બધા ની ધ્યાન હોય થોડું થોડું પડતા નહીં પૂછે આપને તરફ સાબુ ને લાવે તો હું તરફ ને ભાઈ એવું કયું કોક ખર્ચ કરે કોઈ સાબરી ગઈ તો બીજા માંગાવીશ થઈ અને આવડે ને બીજા માં ગવું હોય તો આવીને ખબર પડી અમારી આઠ હોય નીચે હળવા લાકડા બહુ થઈ જાય દાદા હોય ને આદુ એટલે પછી કાલે આવડે કોઈ ખડતું હોય એને આપણું માન્યું નથી અને બધું બે હજી માન આત્મા રૂપ થઈ ગયો જાય એનું ખુલ્લા નુકસાન એ કઈ આપણું માનવું તો હોય સામે પાસે આજીમાન નથી કરે આ બધું પરિણામ છે ને ત્યાં નવો હોય એને ખબર ન પડે સંત સ્વામી પેલા થી પણ ઉછલા બીજા કઈ માર્ગ ન ચાલી શકે લાગુ છે ઉછેર થાય આ તમે હરા હરા સાધવાના કરો એ કોઈ ઉછેર બેઠા ખમ કરે છે તો કેવું ન માને આપડે એમ નથી કેવું અને મારે સાધુ એમ બોલતો હશે ન માને એને ન કેવું સાધુ એમ બોલે એ નથી માનતો એટલે એમ ન કેવું તો હામું બોલો બોલે શું થાય આ અગ્નિ ચૂલા માં હોય એમાં કેન્દ્ર નું કષ્ટ આવી જાય તો પંખા માં ચૂલા માં બળતા હોય અને જરાઓ ગામ જોઈને એને ખંખેરવાનું કરો તમને પંખા એવો એટલે એને ખંખેરવું નહીં એમ ને તો કમી જમા આવે એ ન એમાં આડા કાઠીઓ માણસ ઈ આવી જાય મુલાકાત પછી આ કોકું બોલો કારણ કે આવ્યું એટલા પટલિયા ના ડાયરા જેટલા ભોગવા ને આવ્યું એ કોઈ બી ઘરની હુંબાય રાખતા જ ન હોય રાજકારણ માં પણ ભગવાને એને પણ આને ભૂલતા કોઈ કોઈ ને શીખવે નહી કેટલું અજિમાન કોઈ કોઈ ને શીખવે નહી હજી દાદા ના કાદુ આપને આમ ફેરવીને લાવે કરે પછી ઓલા ને ઉપાડવું પડે ગાડા નું કાબુ ફેરવું એટલે ખી જાય તો કોરોના ખરા પડે અને બલમજીવો એટલા જાય કિંમત નહી એમાં ગયો ને ત્યાં આપણે નથી અને માથું નાખી દીધો ુ થાય ખૂબ ખાંડે વધારે ખેડૂતો ઊંચા જોયા ભગવ ગણાય ઊંચા જોયા કારણ કે દેહ ના કાર્ય ના આવું હોય અને ઊંચો દેહ થાય ના શીખવાડવું એ દ્રષ્ટિ છે ભગવતી ગણવાના રીતે શીખવાડે આપણે હાથ કે શીખવાડે એ કોઈ આવે છે તમે ન કરતા હોગ જોવાનું માત્ર એ આજે કડે એમાં જો ઓછું પાણી હોય તમને નજી આવું તમારે ના ના કરશો એમાં એને ના કોઈથી પૂર આવે મહારાજા ભગતસિંહ એને કઈ યજ્ઞ કરવો એ યજ્ઞ બહુ કરાવતા પછી બ્રાહ્મણો ની પરીક્ષા આ બ્રાહ્મણ બરાબર છે બાપુ પાસે રાજા માન એ બધી તમારા શક્કર નું બરાબર આવડે ને એ આવડતો અહીંયા આવ્યો તથા બાપુ બધી આવડે તો નકલી દો મંત્ર બોલો છે વૈષ્ણવદેવ કરો છીએ બધું કરાવે પછી હું બધું તમે તમને હાચર તમે પછી એક બ્રાહ્મણ નો તમે હંમેશા ના આવ્યો તમારે આ થયું પડ્યો તમે હાથ ધર પેલા એ લોકો અને પછી એવી રીતે ના આવો કે તમારું શરીર ઘોડું મળે તમારું ઋતુ બાપુ ના ગામ માં કૃષ્ણચંદ સ્વામી હતા આપડા ગુરુ એમના દાદા પછી કળા પુરાણી સ્વામી પુરાણી સ્વામી એવી રીતે બે ચાર વા હતા મને નાના સાધુ કે હું બેઠો નાન સૌ મારા કરતા ઘણા મોટા તમારે તેની પરીક્ષા લઈ લઈશ આપણે નાના સ્વામી બોલો શિવ જવી જોઈએ પાંચ મિનિટ માં ચેસ્ટા પૂરી થઈ જાવી જાય અને ભૂલ કઈ ન પડવી જોઈએ ડબલ આવવું ન જેમ લાકડી હોય એમ બી કે બોલો વધારે રમવા તારે આવતી કલાક છતાં પાંચ બે થી દસ મિનિટ ભલે વધારે થાય પણ ચેસ્ટમે બરાબર વિશે ને એવા ઈજી થાય શીખવાડે કોઈ નવા ને કોઈ ન શીખવાનું ભગવાન ભગવાન આટલો પ્રસંગ આવક કરે વિકલ્પ કરશે મેં નહી પછી શ્રીજી મહારાજે સર્વ પરામારી ભક્તો પ્રત્યે પ્રશ્ન કર્યો છે આજીવ ને કલ્યાણ નું અસાધારણ સાધન કે શું છે આજીવ ને કલ્યાણ નું અસાધારણ સાધનપતિ અસાધારણ આજીવ ને કલ્યાણ નું અસાધારણ સાધન શું છે પ્રવર્તે તો એનું નિશ્ચય કલ્યાણ થાય એને વિશે પ્રવૃતે ને એને જો આ સાધન નો ખાડા ખડિયા માં રોડા લેતા લેતા કરીને તેમાંથી નિશ્ચય પડી જાય નિશ્ચય ન હોય અને મનમુખી ગમે ઉસે કલ્યાણ ના મારી ને બધું પછી સર્વે પોતાની બુદ્ધિ પ્રમાણે ઉત્તર કર્યો પણ એ પ્રશ્ન નું સમાધાન ના થયું કલ્યાણ બ્રહ્મ જ્યોતિ ના સમૂહ ને વિશે એ છે જે પુરુષોત્તમ ભગવાન ને બ્રહ્મ જ્યોતિ ના સમૂહ ને વિશે બીજા પુરુષોત્તમ ભગવાન ને બ્રહ્મ જ્યોતિ ના સમૂહ ને વિશે બ્રહ્મ જ્યોતિ ના સમૂહ ને વિશે સમૂહ જો એ બધી આપણે ક્યાં હોય વારે હોય ને એટલે બધા ઉચ્ચાર તો બરાબર જ હોય બીજું કોઈ દેખવા નથી ભગવાન શાસ્ત્ર જે કહેવાનું એમાં કોઈ પણ શબ્દ આવ્યો તો વાંચવાનો ના હોય હેતુ જો યાદ આવતો જાવ્યો છે તો એ વાંચવું કહેવાય ન કહેવાય રાજભાઈ કઈ ચાલુ આવો પ્રથમ થઈ ચુકત જ્યોતિ ના સમૂહ ને વિશે અનાદી સમૂહ શબ્દ નો હોય તો તમને શંકા કરો જોયું હોય તો મારું તો બરાબર નહીં સારી વાત આપડે ક્યાં ના પાડી ત્યાં ભાગવત વાત આપડે ના નથી કે શબ્દ ની રચના એ મહાપુરુષો એ જે કરી છે એમાં કેટલા હેતુ હોય એક શબ્દ પણ નિરોધક ન હોય કાયદા ને એક સામાન્ય ભાષા વ્યવહાર ની રોગલા ભાવો પડ્યા આ આત્મા ને માલિભાતી ખો છે એની જે ભાષાઓ એ ભાષા ને આપડે ગમે વાંચી એમ ને અમને આ પેલાથી ઓછી કુવાળા મારે મને મોટા છોડિયા છો વાંચ્યો હારા મોટા સાધુ કહે છોડિયા મજરાત થાય પુરુષોત્તમ નારાયણ ના શબ્દ મોટા સમય કે છો મોટા સમય કહેવાય મોટા છોડી પાડે બ્રહ્મ જ્યોતિ ના સમૂહ ને વિષય છે બ્રહ્મ જ્યોતિમાં નથી એમ કયું નથી ખબર પડતી કે ભગવાન ના સાધર્ય પણ આને પામેલા એવા અનેક મુક્તો છે એ મુક્તો જે છે અને એના સમુદાય માં ભેદ કરવાની કોઈની શક્તિ નથી તો એ પોતે સમજે છે કે આમાં જ્યોતિના સમુદાય માં ભગવાન આવતી શરૂઆત થાય છે ખબર પડશે જો વાંચો નથી મારી પાસે દેખો છો ને એ બ્રહ્મ જ્યોતિ પેલો બ્રહ્મ જ્યોતિ કે છે ઓગણીસો ઓગળ કોઈ ચોર એ તો પછી સંસાર માં પણ આ તો બોલે તો અને છતાં તમને છે ને જાણીએ રાફડા રાફડો રાખ સ્વરૂપ શું આમ દેખાય તો તમે એક માટી ને થોડું આવે એટલે રાપડો લેવાય ને રાફડા નો કઈક અર્થ હોય રાફડા ને ખોદી ને તમે કાઢી નાખો તો રાફડો નો જાય રાફડો જાય પાછો થાય એમાં દરેક રાખડા ફેકાય જાય માટી ફેંકાય જાય બધા મટી રાખડો ન જાય છે માજી રાફડા ને ઓળખતા શીખવાની ભગવાન પુરુષોત્તમ નારાયણ એમાંથી અનંત કોહ્માંડ ઉત્પન્ન રાફડા છે બચાય દિવસ ભગવાન ને આધારે ભગવાન કેવા છે એનું આ સ્વરૂપ છે સમૂહ એટલે બોલો ભણેલા સમૂહ નો અર્થ કરો સમૂહ એ મારી માંથી કોઈ વિચાર કરે મગર મેળસો દેતો દેખાય નથી ને ભાઈ સમૂહ હોય સમૂહ કેવી જોઈએ પૈસા છે પણ એમ ખોલે પણ મારી પાસે ક્યાં એના વિચારો છે આ બે શબ્દ શીખી ગયો બોલવા માં વાંધો નહીં એ શીખ્યું બોલો તમારી નજરે ઊભું થાય ત્યાં સુધી નરો પ્રકૃતિ પુરુષ કાળ બધું દેખાય જવું છે એ પછી અર્થ કાય એમ એવી રીતે કરો સર સમૂહ છે સમૂહ એટલે દાદા થવાનું દાદા નથી સમૂહ કેવાય બોલો ભગવાન જેમ જુઓ એમ નવું નવું દેખાતો આવે ભગવાન ને રમણીય કયા છે તેજ રૂપે દેખાય તો નવીન શું એમાં રમણીયતા કઈ શબ્દો મેળવવા જોઈએ ભગવાન નો નિશ્ચય થાય નિશ્ચિત હતો ગોખાયું આ ગોવિંદભાઈ ના બેઠા છે એના માટે ગોખાયું બરાબર તમે સાધુ આમ દોછું બોલો એ તો ભૂલ કરવા શીખાય એ બીજું એથી આલો કયો પ્રસન્ન પ્રસંગી વાર